yaar so you are not the true owner you are not the true owner yeah. Yeah. That, right? yeah. no la la la jo ban thede ban hai la no la la la jo ban thede ban hai la jo ban thede ban hai la jo ban thede ban hai la la anche lo governo sta ancora governa lo tu a male e be a di affa di affa ah oh tovale torire quello lei e direarlo la oh lei ma aveva non so adesso e niente perché obi che parla non sta senso senti voi એટલે બધું આંગ્રા ના ભાર બધા કઈ નથી અમુક સંજોગો બરાબર બરોબર છે દાદા ઘરનું એક જાય ને દુનિયા ભાઈ એ તો મોટા માં મોટું ધન છે બીજું દાંત ઉપર હતા એટલે કપડા ભૂલતા રાખી કપડા ભૂલતો રાખી મારે બેન તો હાઈ ગાડી આવી નહી એક નીર પર ઠરાઈ દીધી એમ બેન એમ રા પાંચ આઈ ન પાળો આદાયા હા કાકા તો બોલા સા દેગો કાંતાબેન કાંતાબેન કીક લાગે આપડે હું શું સમજો છું માથે દાદા છે કોણને દેખ લાગે રે વિજે તને લાગે કોણને લાગે કે કાંટા બેન ને હા કાંટા બેન ને કાંટા ને કે કાંટા દેખ લાગે હું જૂન તો આય તો કયો આ બેન તક પર એ ગયે ને બધા ને એવું લાગે એટલે કહેવા લાગે ને બધી જગત થઈ તને બીજું આ સામો જવું હું વર્ષી જશે આ તક જશે તક લાગે ડા લાગી છે બહુ મસ્ત આપડે લઈને આવ્યો ને એવું એના જેવું છે એટલે થઈ ગયા આ દુનિયામાં ઘણા જવાની શક્તિ આવો બધું સાયન્ટિફિક સરકમ એવિડન્સ ના થાય થાય છે બરાબર સાહેબ એ બાબુજી શું કરે આપડે કઈ ક્યાં પૈસા છે બધું ચાર પાણી બેસે બાપુજી સાધન છે તબજ છે થોડી સાઈ છે કેમ થાય હા તો બધું તમે લઈને આવ્યા હતા આવો મહેન્દ્રભાઈ જય સચિન આવશે ચા પાણી કરીને સજુ ને પરીક્ષા આપ્યા પછી એટલે આ જગત માં બધું રિઝલ્ટ છે જન્મ થી મરણ સુધી બધું રિઝલ્ટ છે પરીક્ષા ગયા હતા થઈ ગઈ થઈ જગત દેખાય છે નિમિત્ત ભરે સમજ ભર્યું ને આ વિચાર્યું નથી વર્લ્ડ ઇટ હેપન કર્યું આપડે ઇરાદાપુર ઇરાદાપુર દેખાયા દીધું છે ને છાતી કાઢવી એક વાત ડાક્ટર ભાગી ના હતા પ્રારંભ દાદા હું આ થયો છું એટલે હું કહું છે ને બાબા બાબા નાના છે લોકો અહંકાર કરી ન કરવું રોજ બાર લક્ષ્મી ભલે લોકો લઈ લેવાય એ લોક કહેવાય લોક થી પાપાય રોજ બાર પાપ છે અને એ જ છે શું ના હોય એટલે કોઈ ગયા ખરા બરાબર બાપુજી કરેલા છું સંજોગો હતા તેનું સંજોગો કરે મા એક ડાક્ટર કરતા એના હતા પંચોતેર ના થયા હતા પંચોતેર ના થયા હતા મળ્યા છે દાદાજી સારી છે પણ યુરિન નું મને દુઃખ જે થયું છે તે ટીપું પણ યુરીને પડતું નથી સમાજ થયું એ તો ના ચાલે છે ભગવાન આ ભગવાન ગપો બારો છે પેલા કે ભાઈ ભગવાન ગપો બારો છો શું છે ભગવાન વિચાર ભગવાન હજી બચારી બગાડી અંતર લગભગ ભગવાન પાછું કરે આવું થયું મેં કર્યું અને કોર્ટ ઉછેવાનું મત નાખે જયકા પાર બના તમને ગેર સમજ આવી ગેર મારા ગયા બરાબર સુગ ના થાય કેટલા ટકા થયા ટકા હા તો સમજણ એસી થયા એટલે ત્રીસ ટકા અનુભવ આવી ગયો જેમ સમજણ વધી જાય કામકાજ ના જ આપડા મન નો દોષ એ દોષ આપડે જ્ઞાન હવે એટલે આપી આવ ને દાખ તરી ઝંઝાળ છે તે આપડે ઉભી કરી ઉભી કરી નાખે આપડે ગતિ કરી થઈ ગઈ એ થયા હતા છૂટવું હોય છુટવાય નઈ એમને સફાવત પડે નક્કી કર્યા ચાલે મારે રાત જવું પડે નંબર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 એ મને પૂછીને નહિ ભરેલો મને પૂછીને ભર્યો હતો નાગડે પૂછીને ભરેલો ભગવાન કચરો નીકળ્યો દાદાજી મળી ગયા હાઈ દાદાજી મને કલાક દાદાજી મળે એક કલાક ના કરોડ રૂપિયા કેતો દાદા સિદ્ધે ધાર બોલે આનંદ થાય એવું ખુબ કામ પ્રત્યક્ષ અનુભવ જો What is the game telebanda karabi This is the guest then show kare This is why This is the first guest then to tell us પૂછી લો પરમ કૃપાળું પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાન ભક્તિભાઈ નું ભ્રમ સંબંધ ભ્રમ નિશ્ચિત ગુરુ જ વાણતા નહિ ને અને સંબંધી જાણતા ધર્મ આપડા ગુરુઓ શું કરતા હતા તારીખે હરિયા કરી અઠવાડિયું દર બાદ અઠવાડિયું લાલ ગુરુ રાજ આપડે કોઈ નિદા તો આપડા આપણા સંજોગમાં છે ત્યાં ફાયદા આપી આપડા બીજું ભ્રમની હું ગુજરાતમાં છું જે પેલા હું હું સુષ્ઠા હતી જે નિષ્ઠા હતી નિષ્ઠા હતી ત્યારે હું ગુજરાતમાં જે નિષ્ઠા બેઠી નહ્મનિષ્ઠ બરોબર બીજો પ્રશ્ન મન મધર ફાધર કોણ હોય ઇઝ ધી ફાધર હોય ધી મધર ઓફ માઇન્ડ મન થાય આપડે ઘડિયા ઘડિયા મન ફા મજા એટલે ઓપિનિયન આપવાના બંધ કર આપડે થયું કરું નઈ એજન નથી આપણું ઇગ્વન થી માલ ઉ મને ના તે એવું બોલીએ મને મારા વ્યુ પોઈન્ટ થી ખાલી લાગતું વ્યુ પોઈન્ટ હું જે કઉલ વ્યુ પોઈન્ટ નથી એક દ્રષ્ટિકોણ વાત બીજા બીજી જ નહીં લાગે આપું તેઓ પિત્તો ઉઠાય કે જે ભાષામાં ભાષા બોલ્યો નહીપ્રાય હોય પણ બોલ્યા નહીં આપણે ફાધર છે પણ અંતર્ગતિ એટલે શું અંતર્ગતિ એટલે શું કે પછી વાત ખ્યાલ નથી આનો બીજો લેવાનો પ્રશ્નગ્રહ એટલે શું વાતો પુસ્તક બધું વાત કરી ને પુસ્તક માં બહુ ચાખાઈ ગયા જબરજસ્ત અંતર્ગત ને ભસ્મગ્રહ એટલે શું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 એક મિનિટ વધાર જો વધાર્યું હોય તો દુનિયા દુઃખી ના થાય એક બન્યું નથી બનશે નહી એવું ચોખું બધું ભયુષ બોલ્યા એ બન્યું નથી એ બનશે નહિ જેમ છે તે કરેક્ટ જ રહેવાનું એમના ગયા પછી બહુ દુઃખી તૈયારી સાહેબ સમ એટલે જો ગઈ કેટલી પચાસ ટકા સમજ પડી તને છઠ્ઠો પ્રશ્ન બુદ્ધ ભગવાન બુદ્ધિ ના છેલ્લા વ્યવહાર માં અટક્યા એક જ્ઞાની ના થયા તે ભગવાન કહેવાયા એ સમજાવે ભગવાન બુદ્ધ ભગવાન છેલ્લા માં છેલ્લી બુદ્ધિ બુદ્ધિનાથી જો આગળ વધાર તો જ્ઞાન માં આવે આગળ વધી શક્યા નહી આજ્ઞા પાડો તો એટલે બુદ્ધ કેવાય બુદ્ધિ પોણા ઉઠી થઈ બધા લેયર પેલા મન ના થાય છે પછી બુદ્ધિ ના રેમ જેમાં લેયર પૂરા કરતો કરતો છે બધી દાદાજી મળી જાય વચ્ચે જ એ લીપ માં ચી બેઠાજી એક બાજુ માવી બેઠા હોય એ સમજાવે કે ટાઈમ બે બાજુ અહીં માવી બેઠા હોય આ બાજુ બુદ્ધ બેઠા હોય બે જણ બેઠા જોડે અને ગામ માંથી એક માણસ ને શરીર હોય કઈ થાય બુદ્ધ ભગવાન ને થાય જી હશે સાહેબ બુદ્ધ ને આવીને શું હશે સાહેબ બુદ્ધ ભગવાન ને ખુબ ભગવાન બુદ્ધ ભગવાન ને દુઃખ થાય બુદ્ધ ભગવાન બુદ્ધિ એટલે બુદ્ધ ભગવાન પોતે થઈ જાય પેલા એ જોઈ ને એમને દુઃખ થાય બુદ્ધ ભગવાન એમની ઉપકર્ગ છે ના એમના દુઃખ ને પોતાના દુઃખી ક્યાં મરી જાય આવે એનો ઇફેક્ટ ભોગવી રહ્યો છે અને પેલો માસ્ક કરી રહ્યો છે બે ની ઉપર કરો ના રાખે એ બધું અનુસુ થશે આ ભોિન છૂટો થાય વાત લોકો કહે છે ને જેમ બનવાનું છે બન્યા કરશે ભગવાન પણ એવું ના કેવાય તો હું તો કહેજો ને એ બંધ ચાલો થવાનું છે થવાનું છે ગાડીઓ બંધો કે ચલાવો ચલાવે કરાય ગાડીઓ આ વ્યવસ્થિત ન હોય ઊભો કર્યો હતો જે થવાનું હોય આ લોકો આવું મારી બેઠ હશે બધી એ વાતે ખોટી જ છે તમે વ્યવસ્થિત એવું નથી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 દાદા એમ કહ્યું કે ગમે તેમ ગાડી ચલાવી હોય તો એ વ્યવસ્થિત ના કેવાય ઉપર પણ જાત સાવધાની તો વ્યવસ્થિત કેવાય પણ ધારો કે કોઈ સુસાઈડ કરે કોઈ એમ જ ગમે તેમકે તો એ શું કહેવાય એમ કે કોઈ ગમે તેમ આપે ગાડી ગમે તેમ આપે કોઈ આપઘાત કરી નાખે તો એ શું કેવાય વ્યવસ્થિત કેવાય કે નહીં કરી ને ગાડી ચલાવી અમદાવાની પૂરો એમને પછી અથડાઈ ગયું ગઢવા પાણા રાખે પૈસા નથી પ્રાર પુસ્તાર્થ ના ભેદ સમજતા નથી ભણ વગર ના બાલી સાધુ સમજાય છે ને તમને ના હોવ કલ્પિત થોડું કામ લાગે અને ભાવ પૂજા એટલે કેટલા દેખાય બે હજાર થી પૂજા બે માં ઉત્તમ કઈ બે માં ઉત્તમ પૂજા કઈ દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા એ બે માં ઉત્તમ કઈ ઉત્તમ ભાવ પૂજા બંને થાય દરિયત પૂજા દરિયા પૂજા કરતી કદાચ ભાવ પૂજા હોય તો ઉત્તમ અરે દરિય પૂજા કરતો એની કેવા ગયો હોય ના હવે ભાવ પૂજા હાથે હોય બરોબર ગઈકાલે આપડે નીચે કર્યું સામાયિક એ દોષો દાદા એ બધા માફ કર્યા ને તો એની કાલે આપણે સામાયિક કરાવ્યું છે ને વિષય સંબંધી તો કે સામાયિક કર્યું એટલે દાદા બધા દોષો ધોઈ આપ્યા ને હવે એ દોષ કે આપડે ભોગવવાનું રહ્યું નહી ને દેખાયા એટલા ગયા આજે આપડે હિંસા ની કર્યા અમદાવાદ જેટલા દેખાયા એટલા ગયા કે નહી દેખવા દે ગયા તા દેખો રમતો હિંસા ની સામાય કરાવે એમાંથી અમે તૂટી જઈએ તો બધા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 દાદા આ તો નેપર આવીને કહી જાય કે હવે દવા છંટાવ મારો છંટાવી નથી પણ નેપર પાછલા નેપર આવીને કહી જાય કે આની ઉપર તારે ક્રેપ થયા છે ને હવે તું છંટાવડા દરેક ને ના મા કાયદો છે વિનંતી કરીને શું બીજે જોડે આ પીડાટારો ચાર આજ કરવાની અમાર જો કઈ ચીટકા આજુબાજુ બહેનો ખે ને એટલે કોઈ કદાચ મારા કરું હોય ને ચાર કરે બધું આને કઈ નકું મકાન રાતે ભોકાઈ રહ્યા છે માણ લો એનું બીજું ખાતું નથી એનું ઘરાય અને એ જો કે તું જાગતો અમને કાળી લાગી તું જો ભોગ બનાવી ખાઈ જવું ઊંઘી જાય તું જાગતો જાય જો તપો પડે ભાઈ પ્રકાશ થઈ હાથમાં ને કાઢતો જ ને બે જિલ્લા રસ્તા છે આ બાજુ ये ले ये ले ना दे का दूर है लेके आ बोले नहीं खा तो नहीं खा तो है हां ले लो ना तो लेके आना आप बैठ के ले बाबा ले जो दादा बाबा नहीं है ले ले ले ले नाम है तुम्हारा नाम है तुम्हारा બધા કે છે આ બધું તમારું જ છે એમાં સ્વતંત્ર જીવ ખરો બહુ એક જ એક જ થોડો થી હજારો જીવ બે બીજું ભેગા થાય જ નહીં પડતો એમનો પ્રશ્ન છે આપે જોયું ને કે વિડીયો અનેક જીવો હોય છે જોકે માતા નું રજ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 અને માતાના રજમાં જે જીવ હોય તેનું શું થાય છે બીજ હોય છે અને બોડીનું બોલી નું કરજ નું બોલી નું કરે બોલી કરતું થાય છે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 લોકો ઊું સમજાયું છે કે શ્રીમદ ફાધર જોઈન્ટ થાય તે દિવસ આ બધું સાયજ એવિડન્સ ભેગા થાય અને પછી પહેલે જ દિવસે મા બાપ બઉ જીવો પણ અહીંથી જે નવું પહેલા થાય ને જે મૂળ જીવ મૂળ જીવ મૂળ આત્મા એ બધું આપડા બધા ધર્મ આજીવો છે પણ પેલું મૂળ આત્મા ભેગો થાય એટલે પેલે દિવસે વીર્ય રજે ભગવાન સત્તાની હાથે જ્યાં મૂળ આત્મા બેઠો ને વીર અને રજેવું ભૂગ્યો ભૂગ્યો હોય ને આત્મા ભૂખ્યો રહી શકે નહીં દેહ ના હોય અંદર જાય ખાઈ જાય ખાઈ જાય મળું વળું ના ગરમ ગરમ લોખંડ નો ગોળો હોય ને ઉડી જાય ના રહે અને પછી ગોળો પાઈ જાય